તમે જવા કરી છે મન બગડે અને પોતાનો સારો આવે તો દસ રીત માં મળવા જાય તો ગીતા જુદી વસ્તુ છે ગીતા એ તો મોક્ષે જવાનું સૂત્ર હિજ્ઞાન એ બધું જાણવું પડે ને એમાં ફેર દાદા ગઈકાલે કેતા ગીતાના બે જ અક્ષર સમજવાના છે दादा गई काीता समझवाडवा पुस्तक न कल्याण ना थी जाए कह गीता बो मोटी कह गीता बो मी छेटी भब्दी ए तो शब्द ने जाए શબ્દો ની જહાજમાં મેલી જહાજ ની અંદર જાય ને મોક્ષ માની બેઠા એટલે હું આ તો ઝંઝાળ કહેવાય પછી નીકળ્યા છે ને तरीके कोई फेर नहीं। दादा जगत कल्याण करो तो मृष्ण नो अवतार लगे सा અનુ પ્રમાણિકા મંગલમયું શબ્દ સારા હોય છે કોના છે એને શેરી ના સાઈ બા જેવા દેખાય છે જેવું કર્યું હોય એવું દેખાય ને એટલે પેલા જુદે ના લાગે અમારા સાઈ બાબા નથી એટલું બધું સાઈ બાબા ને તો કેમ એવું થાય અત્યારે પણ પેલા આપડે જે આરાધના કરી હોય ને તો એ પ્રગટ થાય એવું વિરલ વ્રમણ ભૂમિ વિસ્તૃત નિજગ લીલા અકળગ શ્રે કવિર પ્રણામ્ય વિ અને કૃષ્ણ ભગવાન દસમા બારમા થવાના એટલે આ મહાપદ્મ તરીકે લખ્યું બીજી જગ્યા એ લખ્યું બીજું ક્યાં લખ્યું છે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 तो चार्टी हिंदुस्तान ते कहे परदेश તમે એમ કહો છો કે પાંચ પંદર ટકા સિવાય છે એવું લખ્યું છે બધ નથી ને થો થોડું લેડી જોડે ગુસ્સે થાય લેડી કેટલું પૈસા માટે નઈ મતભેદ માટે उटर बुद्धि एट्लु મનુષ્ય બહુ બુદ્ધિ નહીં તો એમાં એની ઈચ્છા બહિ એની જરૂર આપડે તો હું કેવો છું બધું છવી કલાક આપડે रुपया अपने तो शु बचे जुए पी आज मीट ने बढ़ એ લોકો ખોટું એ લોકો એમ સમજે છે કે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 આપડા ઘણો કાગજ છે આ તમારો છે दादा जैसे ज्ञान लीधुतु तो दिवस निरंतर आपन श्रीमदी रहें एक सौ आठ नंबर आंकड़ो हमेशा दिवस रहे तो आम पाछ मैं जाड़वा मैं कि माला करो ते एक सौ आठ माँ मणका आ एक सौ आठ माँ मणका हो तो मैं खबर ज नती तो मैं लगे थे कि आ एक सौ आठ नंबर न कें क्या એ દાદા એકસો આઠ જ ગણાય તમે કુછતા નથી આજે કેવું કેવું પૂછો હશે જ્યોતિ એટલે શું એમ પૂછો ભલે જ્યોતિ એટલે શું કહ્યું હતું જ અને અનુભવ બોલો સમજ ના અનુભવ બે દેવું થાય તજૂતી થાય તમે બોલે કેળદે જે કિસ તમે લખેલા ના અહીં બોલીબેન બોલીબેન બોલીબેન ત તમને લાગતા નથી લસપશુ માર્યો એમ તમે તો બસ કરો ની તે અવિનાશી ને માતા પિતા ના હોય વિનાશી ને માતા પિતા હોય તો કલ્યાણ સ્વરૂપ એ આત્મા એ આત્મા ને ના હોય આત્મા અવિનાશી એને માતા પિતા ના હોય એને વિનાશી હોય તેને માતા પિતા હોય ચાલો પછી मनुष्य मैं बीजी बाजू मस ने बढ़ु मांहार करे बताप कर तो मनुष्य मै ये जरा समझाय नही पाप क्या कर આપતો હિન્દુસ્તાન લોકો કરે આ તો માણસ નું માઉસ ખાય છે હું માણસ લોહી પીવે હા હું કે તું તો લોહી પી ગયું ખાઈ બાપ નું પણ હે વસ્તુ બાપ ને વાપરે હળગા પોચ્યા નહિ લોકો મારા જે પોચતો કરનારો જોઈએ એવું નહીં એ જાનવર ને મારે વખતે ખાસ જાય છે જરૂર નહિ ના જરૂર નહી ભણ બંધ ના નહીં પાપ લાગશે એવું લે તું સમજે માણસ મારીએ તો એને કઈ દુઃખ ના થવું અને આપડા લોકો બધા સવાર આવું કાઢી નાખે તેલ આવરી ગણરી જમુભાઈ ના કઈ છે હમણાં એટલે રામ મોહંધી આવ્યા તું રંગ કેવો હતો પેલા બે દેવા કે બસ બીજું કઈ પૂરતું છે ચાલો બંધ કરવું તો પણ દેખાય એ શું છે કાંઈ દેવું દેવું બાકી હોય તો ના દેવું કશું એ ચિત્તા ચમત્કાર દેખાય છે એ કોઈને બેબી અત્યેવા આવી હવે આપવા હવે આપવાનું પૈસા પાણી કરતી હતી કે બરોબર દાદા એમ પૂછે પપ્પા ના પૈસા વાપરતી હતી કે નઈ એમ બહુ દાદા કેટલા પણ નઈટ ક્લાસ કેટલા વર્ષ પછી ની વાત કરો છો પચીસ હજાર થી કેટલા વર્ષ ત્યારથી વાપરેલા ઓકે છેલ્લા પાંચ વર્ષ નો કે નહીં છેલ્લા પાંચ વર્ષ એટલા બધા નહીં થાય i went to boarding school fire school when everything general station 24 to 24 mat baatel reit ke shene kharcha na kare bichari boarding school ma bhade li na dada private ha par ye koi laaba kharcha nahi lagbhag 100000 dollars ke che 100000 dollars kitna no, no. oh. lakh dollars na hota lakh dollars na hota 50-60000 dollars tak પચાસ હજાર ડોલર ખરા કે છે હવે તો ખોટા રસ્તા જશે નઈ પૈસા જ્યાંથી હું આ છી ગયો ત્યાં મારી પાસે રૂપિયા જતો જ નથી થાય ખોટો કે હું વીસ પ્રશ્નો હતો ત્યારે શ્રીમદ રાજ્ય દુરુપયોગ વિશે લખેલ તે બે પાના વાી હું આખો દિવસ ખૂબ રડેલો અને વિશાદ સહન ના કરવાથી મનમાં બધું આવી દીધેલું બરોબર હવે તો તમે મળ્યા તે બધું પાર પડવાનું પણ રડવાનું બંધ થતું નથી એવી શક્તિ આપો કે આધ્યાત્મિક ભગવાન સત્સંગ ધ્યાનમાં ટપકે નહીં તબકેયા સારી જ્ઞાની પૂરી મળ્યા પછી વાંક્યો તબકે તમે કેદાર જે વાંખે થયેલું એ બધું નુકસાન કારક હતું એટલે વાંધો નઈ તમારે તો બધું સારું છે સારા સારા પ્રશ્ન પૂછ્યા ધર્મ નું ડોલર ની પાસે પડ્યા હોતા તો એક નાનું ગુજરાતી મંદિર સ્થાપના કરેલી એમ તો સાત વર્ષ પછી સાત વર્ષ પછી ત્યાં મંદિર મંદ આવેલું આત્મ જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન બે સરખું ના સરખું ને બ્રહ્મ જ્ઞાન જરા નીચે લેવાનું છે બ્રહ્મ એટલે થયા કરે દેહ બદલાયા કરે પણ હું તો કાયમ નો એ બ્રહ્મ જ્ઞાન કેવાય પણ ખરું બ્રહ્મ જ્ઞાન તો ભ્રમિષ્ટ પુરુષો આપે તે એરે આત્મગ્ઞાની નજીકમાં હોય તાનને કશું નહીં કે ઇન્ડિયામાં છેને બધાને ખબર કે પાપની અતાર રવિનાથી એવો જ્ઞાનદાર કસરેલી નથી તાર તારના બધા મા માથી દુખ કર આગ્ઞાની ખબર કબો ન હોય બધા જ આવે છે સતા કરે છે તે શું કામ કરીને એ પુ મીના પૂછે છે के बदा जाता अरे हम जाु छुटे कमजन पा હું એનું હુત કરું છું તારે સંડા તંબુરા ફયા કરે તંબુરા જાતક વારે મનમાં શું માની બેઠ ભાઈ દુખ દે હું કર આમ તો બોલવું પડે જેલમાં ગલજો જેલમાં ગઈ તો દાદા તમને તો ઘાટશે ને હે તમને તો ઘાટશે ને તમે એમ કે આટલા તો ગાજતા ના હતા હવે તમને ગાજશે ને ए, थोड़ा को मले इतला दीजा, के के तो तेरा नहीं तो वो है गए कारण तो ते ते जाए <laughs> दादा भगवान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 સમાધિ ની ગેરંટી અને સમાધિ નહીં મળે અમેરિકા આવ્યો હિન્દુ દેશ માંથી અમેરિકા આવ્યો પણ અમેરિકામાં ભણ્યો નહીં આપી દેજે દાદાજી પૂછે છે કે જે આજ્ઞા છે બધી પાંચ આજ્ઞા છે લાગે તો બો સહેલી અપનાવું દરરોજ પ્રેક્ટિસ માં તો બહુ અઘરું છે એમ કે છે શરૂ થઇ જાય અને નય ધોઈ ને ફરવા જવું છે તો એવું થશે પેલું ફરવા જવા છે અને આજ્ઞા પૂર્વક આપડે આજના પ્રમાણે આખો દિવસ રહેવું છે તો એવું કયું પરિબળ માણસ નામ જોર કરે કે આજ્ઞા તોડાવઠી પડે એક આપણે પ્રતિજ્ઞા કરી હોય કે આપણે દાદા ની પ્રમાણે આજે આખો દિવસના પર માં નક્કી કરીએ ज्ञान एक बदलू है મારે રેવું જ છે કેમ ના રેવાય એક ના રેવાય કારણ કે ભૂલ ને પોતાના ઘર માં શુદ્ધાર્થમાં જોયા બહાર ઘર બાર સુધાર્થમાં જોયા જોવા જઈએ સુધાર્થ માં જોઈએ હા ખે છે તે ભૂલી બેન દેખાય બીજી વાંખે સિદ્ધાર્થ ના દેખાય ના દેખાય જયારે હું પગે લાગી ને એક દસ જ્યાં છું ત્યારે મારું હૃદય શુદ્ધિકરણ થાય અને ઘણી વાળા દેવાનું એ તારા જ ચોખ્ખું થાય છે એમનો આ તો માલ કચરો જ ભર કરેલો તને ખબર નથી કચરો ભરે તો એવું ચોખ્ખું થશે આ બધું ભગવાન કારો બોલીએ ત્યારે એવો જુસ્સો ને વર્ગી પડી એવું થાય તો ભાવના છે ને તન્માયા થઇ જાય તન્માયા બરોબર છે સારું કેવાય સારું કેવાય ભૂલી બેન પૂછે છે કે દાદા સ્વપ્ન માં અમેરિકા ના બધા બધા સ્ટોર વાળા કે છે દાદા તમારે જે જોઈએ લઈ જાઓ મેં કહું માર નવરાશ્ર નથી આવું બિન જરૂઆત શા માટે બિન જરૂરિયાત લાવે લંબો શું કે પૈસા ના કરો ના લાગે આપડે વસ્તુ લાયા ને પછી લાગી એ વસ્તુ સુધી પણ મોહ નો માલ કેવાય ને શું दादाजी मोओ तो कर जागृति मंद करी नाखे नहीं मोती गमेतलू दोण आपे ने तो कीमत नथी कसी कीमत नथी जो अन जागे दिबरो थैन वादी आ तो बता मोओ केवै ए ना समझ परी मोती दान कर मोती गम... गमे मोती गमे इतलू आपे त येन अर्थ नहि ने मोती लाया मोती આ જરૂરિયાત થી લાયા નકામ કોઈને ધારો કે આપવા માટે લીધું હોય કોઈને પોતાને માટે લીધું બીજાને માટે બધા ને એ કરવા માટે કર્યું કેવાય માટે એ જમે થાય જેમ પેલા ઉંદર પાંચ ને દેબ્રુ ખાવા એવું કઈ ગમે આવું બોલે છે પુરુષો ને બહુ ગમે છે તમે આવું કહો છો એટલે પુરુષો ને બહુ ગમે છે દાદાજી આ તો બધા જ મોત છે ને હવે ડિસ્ચાર્જ જ મોત પણ તે ખ્યાલ ના રેવા ઘરે નહી હોય ને ત્યારે દાદા જોડે ખુબ બધી વાત કરી નાખશે આમ પૂછી શ્યામ પૂછી થાય તમે એક બે પ્રશ્ન પૂછો વાંચેલા પુસ્તકો વાંચ્યાક્રમ શું છે એમ કે છે અક્રમ શું વસ્તુ છે અક્રમ અક્રમ શું છે હા ક્રમ મોક્ષ નો માર્ગ ક્રમિક છે ક્રમિક ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે મોહ ઓછો થતો જાય જાય તેમ તેમ અવતારથી ચડચ કરે છે પણ હજુ કઈ કોઈ જગ્યાએ હારી જગ્યાએ પહોંચ્યો નથી जो ठंडक थे भटक भटक करते कल गाय पड़ो आए કવિ મોજ નહીં આપડે ચડવા ગમે તમને લિફ્ટ ગમે અત્યારે દસ બાર માલ મકાન મુંબઈ માં હોય છે તો લિફ્ટ હોય છે જે માબો આય છે આબો એને री धीमे थे पवन हल्हागर कोई पड़े ममता छूटे वाबा ने कैरी ने ममता छूटी जाए वाबा ने कैरी पर छोड़ा जो भाव हो મમતા છોડે જેટલી બધી મમતા હું નારી તોડવા ગયો મથા ગુડ કરી થાય ના તપા થી કાપવું પડ્યું અને એ જ નવી પછી મહિના પછી એની મેને છોડી દે એ રીતે કર્મ એનો ટાઈમ પૂરો થાય ત્યાં સુધી મુદત પૂરી થાય કર્મ શું કરે કડવો મીઠો સ્વાદ આપે તે કડવા સ્વાદ હોય કડવું ફળ હોય તો કડવું ચાખવું પડે મીઠું ફળ હોય તો મીઠું ચાખવું પડે મીઠું ફળ પુણ્ય કર્યું હોય તેનું સારું કર્યું હોય કોઈનું તેનું ફળ મીઠું આવે કોઈ નું બગાડ્યું હોય તો કડવું ફળ આવે પૂરું ના થાય ના રહે સમજાય બરોબર ના સમજાયું બરાબર નહી દે દાદા धनो भाई नव कर એવો પ્રશ્ન છે તમારો હા હા એમ કરો ચાલો કર્મું બંધન હું ગોિંદી છું અને કર્યું એ કર્મું બંધન શરૂઆત થઈ ગઈ અને હું સુદ્ધાર્થ છું અને હું કરતા નથી બંધન છૂટી જાય તને ખર્ચો જ નહિ ગમે તમારી ચોપડી વાંચીને તરત જ મને ખબર પડી ગઈ આ વાત તો મને કે તમારી ચોપડી વાંચીને તરત જ ખબર પડી ગઈ પડી ગયા ડાયુ થઇ જાય મારા એવું ડાયું થાય લોકો ઘરના મારા લોકો લલિત ગાળો થઈ ગયો લોકો એમ કે લલિત ગાળો થઈ ગયો એ તો એવું છે ને આ દેશ ના લોકો નથી કરતા આ દેશ ના લોકો નથી કેતા સારા છે આપણા દેશ આવે તો બધા પછી ગયા ચક્ર એટલે મેં નાખ્યું દેશ માં આવી મળે મને લોકો કહેવાય બગડી ગયું છે પણ મારે ખુલાસા કરવા પડે મારો ખુલાસો મારે નહીં પાછા રામબંધ પૂછ્યું લોકો પાછળ આવું નહીં બોલતા ના થાય કોઈ નહીં એટલું સમજાય કે વધારે પડતું છે એમનું વધારે પડતો ભાવ છે ને દાદા પ્રત્યે ને માણસ ઇન્ડિયા માં કેટલી છે ઘણી બધી છે કેટલી ઘણી ઘણી કેટલી સાસુ સસરા બધું જેઠાણી નાનંદ નાંદોઈ નાનંદ નાંદોઈ